આ એકાંતિક જાતિ છે કે કોઈ ફારા પાછી કોઈ છે આ તો કક્ષા પક્ષો પાછોથી પડી ગયા પક્ષા પક્ષ બધા પાછોથી પડ્યા છે આ પક્ષું પડ્યા પડ્યા પક્ષમાં પડ્યા પછી આપડે એનો એમાં લઈએ ની આપણું કલ્યાણ થાય તમે અહી આપી દીધી કઈ કઈ આવી રિક્ષા હતી મિત્રા મિત્રા ભગવાન રિક્ષા આવી હા એને બદલે આવી આપે એ શું થાય છે એટલે આ વિતરાગની દીક્ષા નથી નહીં તો આચાર્ય મહારાજથી ઓછી પહેલ કરશું બહુમાં સપોર્ટ કરીશું મહારાજ બહુ ત્યાગે ખાસ બહુ કસ્ટ એ અનુભવ કરે છે પણ શું કરે માર્ગ મળતો નથી દીક્ષા સાથીને એટલે અમે પેલા મહારાજને મહારાજને જ્ઞાન આપી દઉં ડુંગરસિંહ હા એટલે મેં કહ્યું મેં કહ્યું કે દીક્ષા તમારી સાથી નથી એટલે તમને કેવી જ્ઞાન પરિણામ પામે દીક્ષા સાથી જોઈએ વિતરાગ શિક્ષણ આપનાર વિકરાગ જેવો એટલે જ્ઞાની હોવો જોઈએ પેલા આચાર્ય મારા છઠ્ઠામાં નિશ્ચય થી આ તો વ્યવહાર ના છઠ્ઠા ગુણશાળા ચાલે છે ચોપડવાનો અને નિશ્ચય એટલે પીવાની બે દવા જુદી રાખવી પડે આ તો એટલી ચોપડવાની એટલે ચોપડીએ ખરીદી ખરી રખડી મળવાની હોય દોષ કોઈનો નથી હોતો આ કાળનો દોષ છે એમને દોષ થી આપડે બોલીએ ને તો આપણને મન બગડ બગડેલું રહે મન બગડેલું ના રે એટલે આપડે કાળનું નામ દઈએ એટલું મન બગડેલું નહીં પડે એ ભગવાન ની પ્રતિમાને સામે રાખી પંચમહાલૃક્ષી માં ઉતર્યા હા અંબીતા ઉતર્યા રામ રામ બોલે સમજતો નથી રામ શું છે મને આપવા જાય કે ના બોલાય મુશ્કેલી બોલાય એ ખબર માં કેમ બધું કરે આવું કીધું એવું કવું બધું કોઈ કે હું નહીં કીધું આ પૂર્ગલ પિય છે એવું ખબર છે આત્મા વ્યવહાર થી કરતા છે નિશ્ચય થી કરતા નથી રિયલ આત્મા કરતા નથી રિયલ ઇસ્ટેટ કરતા છે વ્યવહાર થી આત્મા પૂજલ કરતા નથી ઘરમાં આપડે એને કેવું પડે એને કેવું પડે કહીએ તો તમારે જો હિસાબ છે એવું છે કામ ના કરે કામ કરી આપણે બધું કરી ખરા પણ આ છોકરા નામ બોલશે આપડે જીવી પછી શું કરવા પછી ક્યાં આપડે ના હોય તો પણ સાચવા આવે તમે દેશ ગયા હતા પણ હસ્યું ગયા હશે પણ હસ્યું અને પાર આવો નથી આપણે હો બે તો આપણે ઘરે હાલી લેવું આપણે જાણે ગુણાનો બંધ ગઈ થાય ગયા હતા નસે સમજણ નથી ઘરે સમજણ નથી કોઈની પણ બહુને કંઈ કોઈ જાતી સમજણ જ નથી આપા બધી લાવો શું મિન બજે ના બલાઈ શું માયમ માયમ મતલબ બધી લાવશે ના બતાય ને કેમ કે બજે હવે દુખત નઈ ને આ ધોધેજ સીટકો થાય તમને એ રસ ના થવા દે ના થવા દે બાર કરીએ મહિના થવા દે આપડે એમ કે છે કે આખો દિવસ ગરમાવું હોય તો મને આખો દિવસ આજે તો ગભરામણ રહી છે બસ માં પડી જઈ છે વાજું ઘૂણે તમારું આગવું મારે એની સાથે રહેવું હોય નાખો દિવસ તમારું આગવું હશે એતો ઈસાદી આટલા બધા છોકરાઓ મોટા કર્યા બધા નથી પડી પડી મને ખબર નથી પડી જો કરે નાનો છોકરો હેરાન કરે છોકરો નથી હેરાન કરતો છોકરો સારો છે એવી નથી પછી આપડે શું ઉપાય કરેત માં ખોડીએ તો નહીં માને બે વડો મારું થાય છે કેટલા દીકરા દીકરીઓ નવ જણા હાથ ધ્યા તમે બઉ સારી છે તમારો તમારો આત્મા બગાડશે મન બગાડે ત્યારે શું થાય તેના કરતા હારું હારું જ ભોગીયે ભૂખ ખૂબ લાગી હોય અને દાળ ભાત શાક હોય પણ દાળ આરી હોય અને મેથી ખૂબ નાખી હોય કઢવી શેગી હોય સાફ પછી ભૂખ લાગે ખાધા પછી છૂટો ના થાય એટલે પછી જો કઢવી ગઈએ તો વધારે કરવી લાગે એના કરતા બહુ સારી છે બહુ સારી કરતાં કરતાં કરી ઉકેલા આવે મા જે બીજી આવે છે પાછી ખરાબ તો કેવાય નઈ કચરી બઉ સારી આટલો બધો સંસાર કિનારો આવ્યો થોડું આ ડૂબી પડવું લાંબા કિનારા બધા ઋણાન લેણું હશે ને ત્યાં લેણું છૂટાયૂકી દેવું છે કે વધારે રાખવું છે પૂરેપૂરું ચૂકી દેવાય સર જોઈએ ફરિયાદ કહીશું કરે મારી બહુ રીતે બહુ નથી કોઈ આમ કઈ દારા કઈ ના તો આપણે શું હિસાબ છે ઋણ તો પછી એ કહેવા જાય ને આપણે કયો સર થાય પહેલા દેશ કરીએ તો ફ્રી જગા થાય રાગ કરીએ તો ફ્રી જગ્યા થાય એક સારો એવું છોકરા બોકરા બધા સારા ને ક્વોલિટી બધી સારી આ ખાનદાન કર્યું કામ તમારું આજુ બાજુ વાળા કેવું પડે માણસ માં આપડે બોલવાનું એટલે કેવું પડે દેખો તો બે દેને ગોજો થે કે મને માનેન કે મને ન કે મને કોઈ નું માનતા નથી કોઈ નું ન માનતું માને ને કે આ ના મત માનતા કોઈ નું ધન આટલા માનતું કોઈ નહીનું ધણી નું માન કે એટલું નહી ધણી નું નહી નહી સા સદ્ર માનો દી નહી નહી સામે બોલે છે નહી ગર તી નહી ન સામે બોલે છે હા બોલે હા જય હિસાબ હશે બોલો હમ નહી બોલતા નહીં ને એને એને ભરતા નથી બોલ ને તે આપણે બના હું ચાલ્યું મગજ સોરી છે સોરી કામદારી છે અમે કહીએ ને તમે કોને તમારું કઈ ગણો કહે નાખે છે અહીં લાવે તો દર્શન થી સુધરી જાય ત્યાં તારે પૂરું કરવું પડે કરવાનો ભાવ છે તમને ત્યારે શાંતિ રહેશે ને અંદર શાંતિ નથી રહી જાય આજે એનો હાથ છોકરાઓ છે ને સમુદ્રો જુ આત્મા નું ધ્યાન કર્યા કરો સામે બોલે છે નહી નથી બધું ચાલે છે પણ અહી બોલાવજ કરીશું આપડે અહીંયા આગળ દવા પવા નાખીશું એટલે વધારે પછી આવું એને પણ આવશે આના બાપુજી નું બહુ પણ આવું પણ એ નથી મળ એક વાર જેટલું દેખાવ્યું ફરિયાદ મળે કુતરું આ કુતરા બે પ્રકાર નો ગ્રહ છે એક ધણી કુસુ આવે ગ્રહ છે તે આપડે ગાડીએ કુશમાં રહી ગયો અને બઉ ગાયો ભળે છે આકળેલો માણસ જ છે તે હમને ખોટું બોલે ના બોલે જતી હોય ને સહન ના થાય તાર માણસ તો અંગારા કાઢે પછી ન તમારે તમાર બધા ભ્રમણ થાય છે એના ભક્તો એ બધા આડા કરે એક ભગત હતો ત્યાં ભાઈ ની ઉંમર તો આગળ પૂછવા પડે સાહેબ મારે હવે લગ્ન કરવું કે નહી મને પૂછવા બધા આવે છે જવાબ ના દો કશું બોલ્યા નહિ એટલે આગળ ગુરુ મહારાજ ની ઈચ્છા નથી મારે પાસે આપડે પેલા લોકો ને કહ્યું અમારે કઈ ગુરુ મહારાજ ને કોઈ આજ્ઞા મળતી નથી એટલે પેલા પાછા ગયા પછી છ મહિના પછી પેલા આવી પૂછવા માંડ્યો પેલા સાહેબ ને સાહેબ અરે આ છે કન્યા સારી દેખારી મને તમે તો પહેલું કે આ તો કઈ બોલ્યા નહીં બે કલાક પેલો તો એ બોલ્યા નહીં એટલે ગુરુ મારા ની ઈચ્છા નથી એ ચાલો આપણે ના થઈ દીધું એ મારાથી ગુરુ મારાથી ઈચ્છા નથી ફરી તાર પછી ફરી એક ઘરો આવ્યા આમ કરતો કરતો એ ભાઈ બનો ઉમરનો થઈ એટલે લોકો ભાવના કરે છે ગુરુ માર્જ ને કહેશે ફરી હવે આવવાનું નથી માટે હવે કઈક ખોબે છે ગુરુ મહારાજ તો બપોરે બાર વાગે એક ઝાડો સુધી નીચે થતા કરી હાથ ચલાયા કરે ખટાક ખટાક ખટાક દોરે જડે બપોરે બાર વાગે અડવા પેલો બે હિરે ઘટાક કર્યા કરે પણ એમ જવાબ ના હાલે પછી પેલો અડધો પાણો કલાક સાહેબ આ તો કહી દો ને મને આજે મારે નહી તો ના કહો બિલકુલ પણ એ જ નહીં કે ના બોલો કેતો કઈ સાહેબ કહી દો નહીં એટલે સાહેબે જોડું તો આપણે અકાઈ ગયો છે એટલે સાહેબે જોડે ના બોલ્યા પણ એક દીવા લાવ દીવા દોરદાડે બપોરે બાર આવી દીવો મંગાવે સાહેબ દીવો મંગાવ્યો એટલે બીબી સાહેબ તો પતિ ની આજ્ઞા પાડી અને દીવો એક નહીં કેતો નથી કે આમ દીવો લઈ ને આવ્યું છે શું તમે કહો છો એવું જ એવું પછી કેતા પછી કબીર સાહેબ થોડી વાર થઈને દીવો લઈ ને આવ્યા છો જાઓ ના મારે ના કહી દઉં ચોક વાત મને ઉજ પડતી નથી કે પછી કહી દીધું ને તને કેવા બોલ્યા છો તમે બોલ્યા નથી ભૂલી ગયા કે ના તને કહું ના તમે કહ્યું નથી તારી મળે તો દીવા લઈને બીજી ભાઈ હોય ને હાધરા ફૂટા છું વાંચો સવારે ફૂટી ગયા છે બાર દીવા મંગાવો છો સોનામ મંગાવો છો મારા છો કે છે કેટલી ગાળો બોલે એના આ ભાઈ બીજું બોલતી નથી બે દીવા આવડાવ ફૂટા છે આછડા ફૂટી ગયા છે બાર વાગ્યા છે ત્રણ દીવો મંગાવો કે કઈક વાડા થઈ ગયું શું થયું તમને ત્યાં જેટલી લપતા કરે તો કલાક સુધી લપતા કર્યા કરે અત્યારે એવી રાણીઓ કેતી હિન્દુસ્તાન માં ના હોય પડી રહે ને ગુ રચા રેતાર પડી રહે ને કઈ ઉકેલ આવે તરં અવતારું ખાટું ભરી જાય છે બોલ્યા હોય ના રે ને ધોળા દીવ મંગાવે ના બોલે બોલે બોલે કબી ના બઉ કૂંટારી ભગત હતો એના લોકો ને પૂછ્યું કવિ સાહેબ એ મારે ભગવાન ના દર્શન કરવાશ્વનાથ જાઓ કે છે કાશી માં જાઓ તો કાશી વિશ્વનાથ ના દર્શન કરશું વિશ્વનાથ એટલે તમારું કલ્યાણ થઈ જાય ગયા પિચા કાશી હેરતા હેરતા દિલ્હી થી કાશી ગયા હેરતા હેરતા દર્શન કર્યા